ठा हितेन वार्ता सा हितेन भाई ताल तो बहुत सरसाई आज हूँ तमने बदा ने એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હું નામ છે રાજ્ય હતું રાજાનું નામ મહારાજ કૃષ્ણ દેવરાયો અને રાજાની સભામાં સારામાં સારા કવિઓ વેદો હકીમો વૈજ્ઞાનિકો આવતા અને રાજા આ સભા ભરીને પોતાના રાજ્યનો વિકાસ કરતો હવે એક વખત મહારાજ કૃષ્ણદેવ રાય ને થયું કે આ મારી સભામાં આ ચતુર અને હોશિયાર તેનાલી રામ પણ હાજર છે જોઉં તો ખરો કે મારા સવાલનો જવાબ આ તેનાલીરામ આપી શકે છે કે કેમ પણ તેનાલીરામ તો ખૂબ હોશિયાર અને ચતુર હતા एक दिवस नी छे हो एक दिवस भरी सभा कृष्णदेव राय ने कृष्णदेव राय भरी सभा कृष्णदेव राय एक अटपटो सवाल पूछो अरे ते नाली राम તું શું એ કહી શકીશ કે આપણી રાજધાની ચોટલી કહ્યું હા લો એમાં ક્યાં મોટી વાત છે વળી મહારાજ બિલકુલ કહી શકું મહારાજે કહ્યું જો ભાઈ તેનાલી રામ બરાબર સાચી ગણતરી કરીને કહેજે મહારાજની સભામાં બીજા કેટલાક માણસો બીજા કેટલાક સભાપતિઓ પણ બેઠા હતા જે લોકો તેનાલીરામ ના હોશિયારી અને ચતુરાઈ ઈર્ષા કરતા હતા એ બધાને થયું કે હવે તેનાલી રામ બરાબરનો રાજાના સકંજામાં ફસાયો છે બરાબર નો આ તેના તેનાલી રામ હવે એ કઈ સાચો જવાબ આપી શકશે નહીં એટલે આપણા મહારાજા તેનાલીરામ ને રાજ્યની બહાર જ કાઢી મૂકવાના છે જોજો તમે બધા राजा कहूर चौथा पड़ से आपधा कुल के जवाब साचो नही आप सके तो हूँ तेड़े गधेड़े बेसा बारी मूक याद रखजे રાજાનો આવો આદેશ અને ચોથે દિવસે મહારાજ કૃષ્ણદેવ રાય ની સભા ભરાણી તેનાલી રામ પોતાની ખુરશી ઉપર બેઠો અને બોલો મહારાજ આપને મારા નમસ્કાર મને કહેતા આનંદ થાય છે કે આપણી આ વિશાળ રાજધાની કુલ એક લાખ પચાસ હજાર તેના લીરામ તો આગળ બોલો તમને મહારાજ મારા પર કોઈ શંકા હોય તો ગણતરી જાતે જ કરી લો બોલો રાજા એ તો માથું ખંજવાળું મહારાજ એવું તો નહીં જ થાય ખૂબ વિશ્વાસ થી તેના લીરામે કહ્યું કે જો મારી ગણતરી ખોટી નીકળશે તો તેનું પણ કારણ હશે હો મહારાજ કારણ વિના પૂછ્યું એવું તે વળી કયું કારણ હોય ભાઈ તેના લીરામે જવાબ દીધો શું દીધો ખબર છે એને કહ્યું મહારાજ જો રાજધાનીમાં કાગડાઓની સંખ્યા વધેલી હશે તો એનો અર્થ એ કે આપણી રાજધાનીમાં આ કાગડાઓના કેટલાક સગાવાલા અને દોસ્તારો આપણા કાગડાઓને મળવા આવેલા હશે તો ગણતરીમાં વધારે કાગડા આવશે અને જો તમે કાગડાઓની ગણતરી કરશો અને મેં કહેલા કાગડાઓ કરતા કાગડાઓની સંખ્યા ઓછી નીકળશે તો એનું કારણ એ હશે મહારાજ કે આપણા કેટલાક એક લાખ પચાસ હજાર અને નવસો નવ્વાણું છે મહારાજ એમાં કઈ ફરક નથી તેનાલી રામ આવા ચતુરાય ભર્યા જવાબ મહારાજ તો ખુશ થયા ભાઈ અને તેને ઇનામ આપ્યું અને બીજા સભાપતિનાલી રામ ચતુર હતા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ ભાઈ આવજો